લક્ષ્મી બહુ આવે લક્ષ્મી તો બહુ જ બેભાન પ્રણામ બેભાન પ્રણામ આ કાતી લક્ષ્મી નથી આવતી ભોળા લક્ષ્મી છે શું છે કાતી લક્ષ્મી તો જાગૃતિ માં અને એ ગોળ કોણ કે જાણી ને જવા દેવા નથી અને મૂર્ખિત હોય આખો દળો જેની ઈચ્છા હોય તેવી બધું કામ પૂરું થાય પણ આશીર્વાદ એને સારા પ્રાપ્ત થવા સેલ્ફ નું રિયલાઈઝ કર્યું પજલ બધું સોલ્વ થઈ જાય નહી તો પજલ ઉભું થાય તેનું ધ્યાન કરો છો સોહમ નું સોહમ નું સોહમ નું સોહમ નું જે ધ્યાન કરો છો ની એ સ્થૂલ છે શું છે સ્થુલ અર્થ સમજ્યા સોહમ અર્થ સમજ્યા વગર છે થાય છે ધ્યાન આ સમજ માં આવી ગયો સમજ માં આવી જાય તો કામ નીકળી જાય જીવઆત્મા દેખાય છે તમને કોઈ દો નથી દેખાતો તમને દેખાય છે એમના જીવાત્મા એમના આત્મા દેખાય છે દેખાય છે તમે શું દેખાય એને શું તમારા આત્મા દેખાય એના માટે દિવ્ય તક જોઈએ આ ચામડા ની આખ સારા ચામડા ને આપડે આપડે વાઇફ ના પડે તું મારી કાયમ ની બોલ છે હોતું છે આવું મારું ના બોલશે કીખે બરાબર છે ડાયવર્ટ લેતી આપડી કેવાય લૌકિક છે શું છે લૌકિક સદન ખોટું નથી લૌકિક રીતે સાચું છે પણ અલૌકિક રીતે ખોટું છે અલૌકિક તો એ છૂટકો જ નથી કરવાનું દેખાય તો તમારે થશે નઈ એના કરતા હું જ તમને કરી જ કરી આપું તમારો ઉકેલ આવશે એટલે તમારે મને એમ કહ્યું સાહેબ તમે જ કરી આપો ભાઈ પાંચ ગણું આ કવિયુગ નો મામલો છે નહી થાય એવું કવિયુગમાં મુશ્કેલી બઉ છે હું દેખાડું તો રસ્તો દેખાડવું નામ દઉં તો બીજા રસ્તે ગયા કારણ કે ટાઈમ જ જય સચિરામ પઝલ ઇટ સેલ્ફ પઝલ થયું છે ગોડ હેઝ નોટ પઝલ ધીસ વર્લ્ડ હોય બધા જ્ઞાનીઓ તો બધા હોય છે તરીક્ષા ના હોય છે જ્ઞાની શાસ્ત્ર ના જ્ઞાની આત્મા નો કે શું કે છે અમે શબ્દ થી આત્મા કહીએ ખરેખર આત્મા નથી ગોતુ જ્ઞાની સાતો આત્મા જ્ઞાની પુરુષ ના છે જે વેદ ઉપર છે જે શબ્દ થી પર છે કારણ કે દ્રવ્ય તેની હાથે એકતા કરી એટલે પૂતગલ દ્રવ્ય વિનાશી છે તે જોડે આપડે વિરાશ થવું પડે શું થવું પડે પોતે જો જુદા રહ્યા થી તો વિનાશી રહ્યું નહી પોતાનો અમરત્વ માલમ પડે અમરત્વ પુસ્તક નો ના હોય શાસ્ત્ર નો તો સમજણ ના પડે શાસ્ત્રો ના પારિભાષિક શબ્દો હોય કેવા હોય એમાં એક શબ્દ સમજણ પડે નઈ ભગવાન ના વખત શબ્દો એનો અર્થ સાધારણ સમજાય પણ પરમાર્થ ના સમજાય તો જ પડે ને અને જ્ઞાની પુરુષો ગુજરાતી કંટાળો આવે છે ગુજરાતી શું કંટાળો કંટાળો ના કંટાળો એટલે એના જે સમજવું હોય તો કંટાળો એટલે શું કોઈ પૂછે ક્વાટા ઉભા મૂકી ને પથારી કર્યું હોય ત્યારે પથારી કર્યું હોય ત્યારે ઇન્ટરેસ્ટ નઈ નથી આવે છે આ બધું કારણ કે પોતે જાણતા નથી આપડે કોણ છીએ જાણતા નથી એ સ્વધર્મ જાણતા નથી શું કયું સેલ્ફ રિયલાઇઝ જે ધર્મ છે જાણતા નથી અને આ બીજું બધું જાણ્યું બીજું જાણ્યું ને પાછા કરતા ભાવ છે હું કરું છું કમાય છે તાર લોકો છાતી કાઢી છે આમ થઈ જાય જો ખોટ ગયેલા જોયેલા કઈ મજા આવે દેખાય છે પર દિવેલ પીધું એવા દેખાય છે એવા દેખાય પોતે ખર્ચતા નથી કરી રીતે હું કરું છું આ તો બધું છે હું તું જ બોલે છે ને એની વસ્તી બીજી આપડે કરતા નથી આના આ કરીએ છે ને તેને કરતા નથી આપડે સવાર થી સવારે ઉઠું છું ત્યાંથી સાંજ બધી ક્રિયા તું કરું જો કોઈ કરાવે છે તારી પાસે બહુ ઓછી બહુ ઓછી તે એમ કેમ વધારે નથી કરા દેતા શું કારણથી વધારે નથી કોણ બીજો કોણ કરે છે તે બીજો કોઈ છે કઈ બીજો કોઈ એટલે આજુબાજુવાળા સમાજનો સમાજ બોલો શું કે બીજો કોઈ એટલે આજુબાજુવાળા સમાજવાળા એ બધા કરે એ બધા કરાવે એ બધા કરાવે તું જાતે જ ઊગી દે ઉકે ઉંગાડે છે જાતે ઊગી જાઉં એમ અરે ઊઠો જો જાતે એ ઊઠારે છે પોણા પોણા અગિયાર વાગે સુઈ ગયા અને અગિયાર પાંચ મિનિટ ઊંઘ આવી જવું છે પણ એવું બને છે ખરું હે એક્ઝેક્ટ ટાઈમે અને ઉઠવાનું મૂકવાનું પણ ઘડિયાળ મૂકતું નહીં પડતું બગડી નથી લોકો ઘણા વખત મતલબ વરિજ ને લીધે ઊંઘ નથી આવતી એ વાત ખરી હશે હા ખરી હશે તને કઈ ઊંઘ આવે છે શું કારણ બાજુમાં મૂકી દેવાનું બાજુમાં મૂકી દેવાનું પછી તારી સત કડ કરી છે ને નોકરી વગેરે ભણતું છે નોકરી કરવાની